એ આવો આવો આવી આજે તો આમાં આફ્રિકામાં બેઠા બેઠા મયંકભાઈ વાર્તા સાંભળવા આવ્યા છે ઓહો હો એની સાથે એની બેન મોહિતા પણ છે સાંભળો સાંભળો મારા નાના નાના ટાબરિયા ખિસકોલી અને રાજા એક રાજાને પોતાના પૈસા અને પોતાના બળનું ખૂબ અભિમાન હતું હોય પ્રધાનજી મારી બરાબરી કરે એવું કોઈ છે ખરું પ્રધાનજી કે છે તો કોઈ નહીં મહારાજ પણ કોઈ નાદાન આવીને બડાયા કે પણ ખરો આમ તો કોઈ તમારી બરાબરી કરી શકે નહી પણ એ ખિસકોલી તો પૂંછડી ઉંચી કરતી જાય ને આમ બોલતી જાય રાજા એને પ્રધાને ખિસકોલી જોય राजा पग पास पड़ी तो खाणा करती राजाए लाई लीधी એટલે ખિસકોલી કે રાજા એ મારી પણ ખિસકોલી તો ભાગી ગય પ્રધાને કહ્યું એમ ખિસકોલી પાછળ પડવાની જરૂર નથી મહારાજ આ વાત ભૂલી જાઓ પછી બે ગયા પોત પોતાને ઘેર રાજા ચોર છે મારે પૈસે મેવા ખાય છે મારે પૈસે મેવા ખાય છે રાજા ને વળી ચડી ચીડ એમણે ચાકરો ખિસકોલી પકડી લાવવા દોડાવવા પણ ખિસકોલી એમ કઈ પકડાય બીજા દિવસે રાજા દરબાર ભરીને બેઠા હો ત્યાં ખિસકોલી આવીને દૂરના ખૂણામાં ઉભી ઉભી કે રાજા શું સારું કરે જે પોતે ચોર છે ત્યાં એણે તો મારી સોના મોર ચોરી લીધી આવું કહીને તો ભાગી ગઈ પછી સાંજે રાજા મંદિરે ગયા અને ગરીબો ને દાન આપવા લાગ્યા તો ખિસકોલી ત્યાં પણ પોચી ગઈ અને બોલી ને એ તો ભાગી ગઈ વળી પાછી આમ બે દિવસ તો ખિસકોલી એ હેરાન હેરાન કરી દીધા હો ભાઈ રાજા રાત્રે ઊંઘી પણ ના શૈકા બોલા કહ્યું પ્રધાનજી મને થાય છે પ્રધાનજી બહુ ડાયા હતા એ કે એમ કઈ થઈ ના શકે મહારાજ એના કરતા એ કહે છે તે સાંભળવાનું જ બંધ કરી દો ને ગુસ્સો જ ના કરો આવું કહ્યું ભાઈ રાજાને થયું સારું હવે એમ કરીશ જોવું તો ખરો કે ખિસકોલી પછી શું કરે છે રાજા તો બગીચામાં ફરતા હતા ત્યાં વળી ખીસકોલી આવી ચોર ટોરવા લાગી આ વખતે તો રાજા એ કાંઈ જ કહ્યું નહી હો અને કાંઈ કર્યું પણ નહીં બસે તો શાંતિથી ચાલતા જ રહ્યા ચાલતા જ રહ્યા થોડી સુધી તો ખીસકોલી ઉભી રહી राजा ने, ने शांत बोले तो, तो भाई आती आ खिस्कोली वार्ता तमने बदाने मजा पड़ी ने चलो आज आती का હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો